આવે છે બોલો મનુષ કે કલ્પના જો આગળની વાત કરવામાં આવે તો ગોડન હસ્પિટલમાં લઈ જાણો એ જોશી બતા દેવ તો બતા દે ક્યાં આજે મોટરમાં એકસીડેટ હોય કા તીસરે દિવ તો ક્યાં હોયગા કોઈ સાવધાન સાવધાન રહે સા મે હોયે રહે નહી એટલા માટે જરૂર ના રાખજો કોઈ આગળ નું જાણવાનું દેખાય નહીં બહુ મોટું છે ઘણા વેપારીઓ એવું કરે છે જ્યોતિષ નો સારો લઈ ને ધંધાઓ કરે છે એમાં કમાય છે સરસ એમાં જ્યોતિષ વાત સાધી જ નથી હોતી ગપા મારે છે નવું જણ ને ને એક બીજો દૂરી બીજી બધી એક જ્ઞાન બતાવે ને તો એક માસ પરિણી બગીડ્યા વગર રહે નહિ સાથે જાણ્યું કે બગીરે અમુક પંદર દાણા પછી તમે મળવાની વાત કરે તો ઘનચક્ર થઈ જાય જાણવાની જોવા હું નથી જાણવું એટલે શું ખરાબ સંજોગો ને સારા સંજોગો બંને જાણવા પડે બરોબર અને બંને જાણે એટલે ખરાબ થતા હતા એટલે બંને જાણે આ લોકો એક પાંચ મિનિટ જ્યોતિષ સહન કરી શકે નહીં વારો સહન કરી શકે આ લોકો જ્યોતિષ સહન કરી શકે આ હિન્દુસ્તાન દાદા તમને તો દેખાતું હોય છે યાદ આવતું હોય છે કોઈ માં અમે તમારી ઝઘડેલા પેરતું આવડું થાય તો આપડે મન બગડ્યું હતું શું થયું થાય મન બગડે કોઈ એક પણ માણસ એવો નથી મન ના બગડે મન ખરાબ બીગડ કરવા જ્યોતિ છે અને પછી તમને આમ થશે તેમ થશે પૈસા પડાય લે છે બસ જ્યોતિષું કુરખ ભરાય ને પૈસા પડાય તમારે એક છોકરો મરી દેવાનું છે આગળ કે લગાડે કોઈને એવું કેમ જાણનાર નથી આને જાણનાર માટે ચોખ્ખા માણસો છે જેને પૈસો કોઈની વાત નાખવાય ચોખ્ખા માણસો હશે સમજી શકે પણ દાદા ગ્રહ ની માણસ અસર થાય ને જે માણસી ઉપર અસર થાય છે તમારી અસર ઉપર વાળ તો એમને એમના એમની રાણી સાથે એ મજા કરે છે બધા તમારી ભાઈ અંદર આગ્રહ સત્યાગ્રહ મતાગ્રહ પછી કદાગ્રહ કરે છે કદાગ્રહ એટલે સાચી વાત છે માણસો નોરે અંદર વાળા ગ્રહો પર અસર કરે અંદર ના ગ્રહો પર અસર કરે છે ને પણ અંદર વાળા એ તો લહેર પણ કરે છે જગત તો એમ જ માને છે કે એ જ ગ્રહો નડે છે એ આ બ્રાહ્મણ સ્વીકારેલું કે એ ગ્રહો નડે છે પૈસા આવે પંચ ધાતુ ની પેરે તો લોકો પૈસા આવે પૂછે છે કે અંદર ના ગ્રહ નડતા હોય તો શું કરવું અંદર ના ગ્રહ નડતા હોય તો શું કરવું દાદા નું દેવું આ બધું ફાયદા વાળું છે કુદરત કઈ કરતો નથી જળ કઈ કરતો નથી તો મારી જળ બધું પણ હું એ જ રહું છું આત્મા નવાથી થોડી શું થાય છે તમારે રિયલિસ્ટિંગ કરે મારી બરોબર અને લોક વ્યવહાર થી એક આત્મા હિસાબે કરવાનું શકટ છે તમે જ મારે તમે જ મેળો આત્મા એ કરીને મારે એટલે અહીંના વ્યવહાર બે જુદા છે આ લૌકિક વ્યવહાર જુદા છે ને અલૌકિક જુદા છે પછી શું બીજી ચર્ચા થઈ ગઈ કે હા અંતસ્કરણ વગર તો આ બાહ્યકરણ હોય જ નહીં અંતસ્કરણ તમારા જ્ઞાન ને જયારે મતભેદ પડે તો પેલો અંતસ્કર માં પેલો પડે ત્યાર પછી બાહ્ય કરવા પડે માથે અંતસુભો પડે એટલે હમજી જેવો કા મધ્યપ્રધાન કે દેખે ના પૂમે જો હા કે ત્યારે દિખાન ખબર પડે સરકારમાંથી દૂર ખબર પડી જાય કે એમને બગાવી દેતી સમજે સમકો સમજ કે ખબર બાબા કે આપ કીતો તમે રેપટ પડી જના હા મને એક લોક કામ કરે આ અંતર સમાન કોઈ વખત બુદ્ધિ કામ કર્યા કરે કોઈ વખત અહંકાર પાર્લામેન્ટ એ અંતર પાર્લામેન્ટ ભરાય કરે એમાં જેના તરફ વોટિંગ ત્યાં કામ થાય તે અહંકાર પ્રેસિડેન્ટ હોય છે એમાં બુદ્ધિ વડાપ્રધાન હોય મન કે બુદ્ધિ એ કબૂલ કર્યું કે તમે અહંકાર થઈ ગયો ચિત્ત માને ના માને તો અને ચિત્તે કર્યું જો બુદ્ધિ એ કબૂલ કર્યું તો અહંકાર થઈ ગઈ આપે માને કે ના માને એવું પાર્લામેન્ટ પોતાની બુદ્ધિ થી કદી પામ લેવાના નહિ બુદ્ધિ વડા પ્રધાન છે વડાપ્રધાન કે એટલે સરકાર કેવાય હવે ત્યાં આગળ ઝઘડો કેવા મન બુદ્ધિ અહંકાર કેટલા ભરાય એકાકાર થઈ જાય પાર્લામેન્ટ કરવાનું મતે થઈ સર્વાનુમતે અને કેટલાક મન જે કે છે ના પાડે પણ મન નું કયેલું એક્સેપ્ટ કર્યો એ તો એક ચિતનું કહ્યું એક્સેપ્ટ કરે ને એક બાજુ થઈ ગયા એક બાજુ બંધ એકલું જેવી રીતે પાર્લામેન્ટમાં ઠરાવ થયા કરે એ જ અંતર્ન જે મંદર ઠરાવ થાય છે એ જ અંત ખાતરી થઈ પાર્લામેન્ટ ને પાર્લામેન્ટ થઈ ગયું પાસે થઈ ગઈ પણ અમારી પાસે નથી થઈ ગયું છે બુદ્ધિ માં અમે અભૂત છીએ હિત માં અમે શુદ્ધ જીત છીએ અને મન તો અમારું જ એક સમય પૂરતું ફર્યા કરે એટલે જો હરકત કરે નહી એટલે કોઈ હરકત કરે નિરંતર સમાધિ માં રાખે ખાવાનું ખરાબર્યું હોય સારું મર્યું હોય કોઈ ગાળ ભાઈ જાય તો એ સમાધિ માં રાખે કોઈ પુલ તો એ રાખે સમાધિ જાય નહીં પેલી પાર્લામેન્ટ છે ત્યાં સુધી કચ્છ લખો અહંકાર અહંકાર તો મળી ગયો અહંકાર તો મળી ગયો આજે જ્ઞાન લીધું હોય બધી વધી બુધિય મારા ગાંધી જેવો કહે છે એની મોનોપોલિક આવે છે બેન કે છે કે અમે જે તમારી પાસે બેસી રહીએ તો પછી અમારી ફેમિલી તો શું થાય ແમી અમારા કુટુંનું શું થાય કવડાયો કણ ના એવું બેસી રહેવાનું નહીં હેમ બેસી રહેવાનું મમ્મા જેટલા અવકાસ મળે ને એટલો અવકાશ તમને કામમાંથી દરશ મળે તે તો કદાય કાઢો શું બને સાત લોસ થાય ગુરુ કામ કરીને આપડા આમાં દફતર છે ને દલાની દલા નામની કસરત હોય સાઈડ બિઝનેસ માં કરીએ તો પછી કે લાભ થાય હવે બીજો પ્રશ્ન અમારા સત્તા માં લીધો હતો કે ગિલોડી ની પૂછડી કપાઈ જાય એ ધર્માસ્વી કાય ને કારણે ચાલે છે એમ કે છે કે આત્મા છે એટલા ચાલે છે તો આ બાબત શું કહેવાનું આત્મા છે માટે ચાલે છે તો આત્મા છે માટે નહીં ધર્માસ્વી કાય છે માટે ચાલે છે ધર્માસ્વી કાય કારણે આત્મા નીકળી જાય ને પછી ના ચાલે કપાયા પછી પણ આત્મા ચલાવે છે આત્મા કરતા છે ચાલવાના નહીં પણ આત્મા ને લઈને ચાર થઈ ગયું છે ચાર ચાલી તો કશું ચાલે પણ આત્મા તો અ કરતા છે ને હા અ કરતા ખરો પણ એના ચાર્જ થયું એટલે બીજો આત્મા ઉપર થયો ચાલે આપણે શું કરાવીએ શું હોય આપડે આપણે આત્માના પ્રદેશો લંબાય છે એટલી પ્રશ્ન એવો હતો દરેક પ્રસંગર ને સિમંદર ભગવાન પાસે મોકલા છે શરીર પડ્યું રે છે જયારે જ્ઞાની પુરુષ ને પોતાનો પ્રશ્ન ના કરતો હોય ત્યારે એ બારી મોકલી ને ત્યારે જવાબ મંદી એ પોતે એوند સબબ સન ગરી કો લાકે થોડી લાઈન ખુલાત્યા યહા પે ફૂલ નો પૂતલની તને આવડી જશે કર કે છે ને બોલતા અમે કહીશું તમે આ રીતે મોકળો છો કરી ને એમ બસ અમને અમને મહો બરાવા હા આ જુદા જોડી આ નહી હું પૂતલ પૂતલ કાલે વાડે છે આપરી ભમ લાવે આખરા આખરા બેટા તમને તો એવું લાગે છે એમને ખબર આવે છે આપ શું કહો છો હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ ઇશું કરે છે ને હૃદય બદલે છે ને માણસ ઓપરેશન કરીને એના માટે આપ શું કહો છો એક માણસ મરી ગયો બીજું હૃદય તેના માં મૂકી દીધું હવે એને કોણ ના કર્મ લાગુ પડેલા હાથ જોણસ જેને મૂક્યું એને કોના કર્મતા કે જેનું હાથ મૂક્યું એના કર્મ ને લાગે એટલે એમને જેનો હિસાબ હોય તે બધા બલી આવે આ કામ આવું બધું નહીં તો હવા હૃદય મૂકવાના આ કામ માં ઘૂસાઈ ગયેલો આ પદ્ધત નથી આ બધી જોખમ તો જીતા ના જોખમ કરી માણસ તો જીવે છે ને લાઈટ પડે છે કેટલો વખત પડે છે એનો કોઈ પુરાવો નથી આવ્યો બધા બે મહિને છ મહિને લંબાયો જેટલો વખત એનું આયુષ્ય લંબાયું એટલો વખત એને કોના કરે અમદાવાદ કેલો જીવન આયુષ તો કોઈ એક ત્રણ વધારી જાય આયુષ એક ક્ષણ વધારી શકાય એવું નથી ક્ષણ આયુષ કોઈ થી વધી નથી વધ્યું નથી બીજા કઈ નરા પાકવાના આ જીવ મૂકવાનું કે છે ને નથી <tos> જીવ <laughs> <laughs> <laughs> અના કહે છે કે આવામાં થોડાક તો જીવ મુક દેવાના છે એટલે ભઈ તારા બાપાને મત બતાવ ને ભઈ મરવાની ઉગત છે નવા જીવ મુક્યા કરતા બાપાનો સવ હોય છે પણ જીવ તો આવવાની દે નક્કી ઈલા બાપાનો સવ હોય થાય કે તે માનસ ચા અમે તો ખાંદરામાં થઈ ગયા જશું બોરું વારી નાખતા શું કે વીડિયોમાં બાય વીડિયો હંગાલ ચાલી જાય એટલો મિકેનિકલ છે ને પછી તો મશીને પેરપાર બદલી મૂકી એવું જ આવે ને ને કર્મ મને ના સમય એને પોતાના જાય જેટલા બાપુ બાકી રહી ગયા હોય એટલે પછી પૂરા થયું એમ્બેસડર ની મોરી પાંચ ધાલી દીધું એટલે કે ના ભાઈ જીવ ની વાત તો કરે છે जा क्या गया क्या क्या ના એ તો બહુ ગણિત બધું ખબર પડે બધું જ્યોતિષ નું ગણિત બધું જ્યોતિષ નું ગણિત મારે ને બધી ખબર પડે અત્યારે જ્યોતિષ ના ગણિત થી આપડે એમ કહીએ કે સૂર્યનાયણ ક્યાં આગળ જીત્યા છે જ્યોતિષ ની કહ્યું બધું ખબર પડે ત્રણ સાધીદાર હોય અને ત્યાં આગળ પછી આ દેહ વગર ઘટેક ભ કર્યા આવે આ દેહ વગર ખોરાક લેવાયેલી અને એટલે પછી ચંદુલા ને ખોય કારણ ખાયગન થાય પછી અને પછી ખાય આત્મા ને બોલાવીને એની સાથે વાત કરી ને મળે તો એ શું છે એ વાત બરાબર છે પાછા કેવી રીતે આવે બોલાવે યોની ગયા પાછા કેવી રીતે આવે યોનિમ ના ગયા હોય તે બીજા ના આવે અહી ભટકતા હોય ને ભટકતા હોય ને એટલે આ દે વખત ભટકતા હોય નો સાથ નામાં પુનઃ જન્મ લઈશ હું અહિયાં જન્મ લઈશ અહિયાં જન્મ લઈશું બધા કોઈ ખબર નહીં ભાઈ હું ક્યાં જન્મ લઈશ અંદર જ્ઞાન થી મારે મળે છે પકડી લાવે બરોબર ને જવું છે દાદા યુવક